એક આત્મા એકલો જ છે કારણ કે પોતે જેવો જેવો કલ્પના કરે તેવો થઈ જાય પોતે કેવો થઈ જાય હું તો તે લેફ્ટનન્ટ આમ છું તેમ છું એવો જ થઈ જાય હું અજ્ઞાની છું કહે તો એવો થઈ જાય હું ક્રોધી છું તો એવો થઈ જાય જેવું કલ્પના કરે તેવો થઈ જાય તેથી આપણે એમને શું કરાય છે હું શું ધાર્થમાં કરવા તેવો થઈ જાય થતો જાય આપણે જે દેખાયું છે એ તેવો જ જાય પાછા ક્યા હતા બધા પાપ તો થતા પ્રવીણ તારે શું લેવા દે એટલે પારખી વાત આપડે માથે લઈએ પાસે આ વિજ્ઞાન છે ચિંતવે તેવું થઈ જાય તરસ પાછો આવે નહિ અત્યારે કણી કે સાહેબ બહુ માદો થઈ ગયો છું બહુ માદો હું કઉ ના ના બોલી આપડે તો એવું કેવાનું કને માદો છે આપડે કઈ એટલે આપડે માદા જ થઈ જાય બોલ્યા કારણે જ થઈ જાય કે ના થઈ જાય હું અનંત હું કઉ છું આ બધા તમને આગળ તમે કામ કરે જાવ પાક નું કામ હોય ને દાદા નું કામ થયું દાદા નું કામ થયું કહેવ તમે ના એટલે આપડે ગરીબ જ નહી કરવા કામ કરી દેવું અને કામ કરવું દર દાદા એવું હોય ફાવે ના ફાવે બીજું મુકાધી નહીં પડવાનું આપડે કારણ કે એટલે આપણે એ આપડા કામ માં જાગૃતિ રાખે જે મારો શબ્દો નીકળે નઈ મારા શબ્દ આવું દરિયાત નીકળે પક્ષના નહી પક્ષ ના નીપડા થઈ ગયા થઈ ગયા એવું નઈ ભાઈ ને મારું કહે ને આગળ બધા ત્યાંથી હું બીજી રીતે કામ લઉ છું તમે જે રીતે કામ લેતા હોય એ રીતે બધા મારું તો તમે જે રીતે લઈ શકો તો બીજી રીતે બઉ ફેર જ્ઞાન આપ્યા આપ્યા પેરા જે રીતે કેતા જ્ઞાન લીધા પેહરા એ જ્ઞાન લીધા પછી ફેરફાર કર્યો સમજે બાકી બીજો વાત જ્ઞાન ના છે મોગા બાપદાદાર મોગાબા નો માલ છે એને કઈ એકદમ ત્રાફી દેવાય કે બધા ને હા વાતાવરણ માં આનંદ માં રાખો ભૂલવાર ને આનંદ માં રાખી વારસાલ જોયેલું બધું પ્રેક્ટિકલ જોયેલું છે એકવીસ ને બાવીસ ની સાલ નો હો એકવીસ ના જન્મ પેલો એકવીસ ની સાલ પેલો જે જન્મેલો હોય એમ તમારે જે કેવો ગયા છે પણ બાવીસ ની સાલ પછી નાખ બાવીસ ની સાલ પછી જન્મેલો બે મજા પડ્યા એકમી બાવીસ માં જન્મેલા દોજ કહેવાય બધા અને બાવીસ માં તે મનોબળ તૂટતા શું થયું અંતર કર્યું અમારા ઘરે કઈ ગયા બળવાયું નઈ સરળ હતા પણ આપડા ગમે અમારા ઘડિયા એમને જોકોપ મળ્યો નથી તમે ખબર એમ સ્કોપ વધારે સીધા કેવા છે સર તમને સ્કોપ મળ્યા પછી સીધા એમ ની ગપાઉ પછી વાણીમાં ભ્રમણ સર બહુ સારું બધા બોળા છે કેવાય જોયેલું જ નઈ બીજું સારી ગઈ હશે મુંબઈ જવું ને તારું કોઈ ગોવામાં કાકા મુંબઈ પર જોયા મુંબઈ ના સંઘાટ જોયા છે કેવા છે તમે તો બાદરી છો તે ડૂના કા એમ ફર તમારું પૂરા તમારા કાપીને મોટું ગાણા પછી મંદિર માં જાય પઠાણ પઠાણ ગયા આપડે ગઈએલું બોલું ના બોલતો બરાબર જોયેલું બધું સદન એવું નઈ ટેન પર એવા સરસ હતા એ બધા જ માણસ ના મળેન્ટ માણસ એવા હતા પાંચ એક ટકા કરા કેટલાક માણસો હતો આ માણસ ને કેવા માણસ તો અમારા ગામના ગયેલા કપર દેખાડ્યા બહુ હતા ગઈયા ત્યાં જોયેલા ગઈબડ માં બહુ દેખાડ્યા હતા ત્રીસ વર્ષની ઉંમર કેવો દેખાડો છે એટલે પછી કપાળ માં જતા હશે ત્યારે કોઈ મોટી હવેલી હશે તો કોઈ સ્ત્રી છે એમને અંદર દેખાયા અમને જતા બોલાવે ગયા ગયા પછી પેલી ભાઈ એ કહ્યું કે મારી ઉંમર પછી અને ઘણી મરી ગયા છે આથી માટી દિકત છે તો તમે લગ્ન કરો ગયા ગયા છે બે નહીલો ટિકેટ બરોબર આખી મિલકત આપવાની કંઈ ને તો એ કેતા હતા શું લોકોને ભાદરમાં ભાદરમાં લોકોને શું કહેતા બચાવમાં એ ના થાય નાથડીયા કે કોકરો થોડી થઈ અને નાથડે ત્યારે મારું શું રહ્યું કે મારું બીજ હોય નહીં બીજું ક્યાંય ક્યાં શું કહે છે તારી સવારેમાં પેલી ભાઈ બહુ દેખડી હતી એમને પોતે મને જાતે જ થઈ જવા કરી હતી હું આવું હોય ને ગયડા કાકા તો આ ઉપર કરીને પૂછી રહ્યું તેવું નામ આ બધા ડોર ના આવા દેખાય છે ગધેડા રૂપાલા દેખાય કારણ ગધડા ગયું સ્પર્શાસ્પર્શા રંજ નઈ બધાના બધા બીજા નઈ દર્શન કર્યા કરતા સ્પર્શા ના બીજ કેવા તના છોકરા ભૂલ સારી કેવા લોકો દેખતા દેખીએ આપડે બના દાદા હતા ને ભગત ત્યાં હતા મંદિર માં જાય ડોલકૂડ એ બાજુ છોપવાનું આટલો પ્રસાદ આપે એટલા સારું મને અઢાર વર્ષે ખબર પડી રહી પેલું તો બારતેર વર્ષ આપડે અઢાર વર્ષે ખબર પડે ખરા કઈ જાય ચાલુ કરવાના તમે અમુક અમુક બે ટકા આ ટકો બે ટકા કોપ જ મેડી દે શાક બાંધોરી પણ મને નોર્પલમાંથી એક ટેવ બઉ સુંદર છે ગમત એ લઈ જાય ખેતરમાં બધા શાક બધા ઘેર બધું ના લાવું કોઈ જ ઘેર બધું લાવ્યો ને કોઈ જ આવ્યો લાવ્યો અમુક અમુક છે એ સુંદર નોર્પલમાં મોડું કર્યું ખાય છે બિલા કઈ જાતના લોકો છો તમારો ન્યાય કઈ જાતનો એ પહોંચે મારતા પછી આ જ પહોંચે તમે એ હરિયો પછી આવી બધા વડા મારું આવું ખુઆ મને ના કોઈ મારા બધા જ નહીં કહોતું મનુષ્ય ને મને કોઈ પણ વસ્તુ બોલ તેવા દસ હજાર ની સિમિલી આવી તાર નીકળી જાય આ બધા સિમિલી નું ના આવે આપડે તમને કહ્યું છે એ તમને કહેવાય ખરે ધ્યાન આવ્યું મને ધીમી થી યાદ આવે કેવાય રીતે કુદરત રાજી રે રૂપિયો મળતો રૂપિયો દેખાતો જોડા કેટલાક માણસ જોડા એથી ગેસ થી જોડાતા એ નીકળે તલાવ સુધી જોડા પહે અને પછી છતે જોડા કાઢી લઈ પછી લુગડે બાંધી અને ખરા કોટા લગવાના થયા ત્યારે તેમાં સિત્તેર ટકા ચક્ર તમે આ બધાને કહી દઉં ઉઘાડું પગે કે ભાઈ આ ખબર પહોંચવું તેના કરે ઉઘાડું કહી નાખો ને આપડે સિત્તેર ટકા ઉઘાડે ભરો ને હા ખબર ભણતું એ સુધી ભણતા નથી રાત્રે અત્યારે આઠ વાગ્યા ના આવે પછી આઠ આઠ સાડા લારી બારી પણ લૂગુ બુગડું નહિ લૂગુ બુગડું નહિ એકલું જ પંચો એકલું જ તારે આ અત્યારે આ લૂગડું પેઢતા નથી ગઈ જાય લૂગડું આ તો ફરી આવે કે ના હોય એ વાત ઓઠાય સ્થિતિ ના હોય કરે એનું કપડું હોય પણ ફાટેલું હોય કેવું આ તો સ્થિતિ વાળા આ તો સ્થિતિ વાળા ચીકો ભટ્ટ આપડે પેલું લાલ કલું આવે ને લાલ પહેરવાના આવડું મોટું નહિ થર્ડ ચંપલ તો ચંપલ તો પણ બુટ બુટ કશું આ ડ્રેસ સીકા ભટ્ટ નીકળે લો કહેવાય કે અમને પાસે સીકાપટ્ટો પિયારી કઈ જાય તલાવ પડતે તલાવ આવે એટલે આ ડ્રેસ પે નીકળે મારી ગયો છોકરો નતો તો લોકો આપ્યુંટમ વાત બાજુ જટાશંકર પીર મસ્તું થિંક ફરે હે અને જટાશંકર પીર માસ તો થી ફરે કોણ જટાશંકર આપડે બધા એવું છે ને યજમાન સી બહુ થાય ને આવક બહુ ને એટલે દારૂ દારૂ ભરું નાખો દારૂ કર્યા કરે પટે લાવજો અને થોડું પેલું લાવજો તેલ લઈ આવ્યો આવે તે ગોરાણી ચાલુ બાર થી શું કરે આવું ઘરનું કામ ઘોરાણીઓ કરે અને ઘોરાણી લાલ કરે પછી એમાં પાટીદાર ને શું લાગે બહુ એટલે શું કે અને ગુરુ ઉપર થી ગોર થયું ગોવાર ને ગોવા ગોરાણી બધું ખાઈ ગયા પેલાથી આપડે કયું આ ગુરુ છે તો આપડે આ તમા બોલે આ ગોવાયડું નીકળતું રહે કશો ધંધો નહિ રોજગાર નહિ અને ચોરાસી કરવાની થાય તારે રવિવારે આ શનિવાર છોકરા છે ને છોકરા છે આજ રાત થી ખાવાનું બંધ કરે રવિવારે જમવાનું ઘર ના બધા બંધ કરી દેગણા થોડું ઘણું એ હોય આપે બીજા ઘર મોટા મોટા માણસ બધી બંધ રાત થી બંધ કરે આજ રાત કાલે પંડે હવા નહી એક વાગે દોઢ વાગે ગમે પચાસ લોકો બોલો બોલાવી અને ગમતી તે લાડું બોદકા શુક્રવારે હાજી ક્યારે ક્યારેક સોમવાર ને મંગળવાર બુધવાર મહેનત કરીને એ બાર તલાવ ને આવે ભૂગ રહ્યો તલાવ માં તફત ને બધું ખાય એટલે સરસ છે લખન નહી પછી જો કરી માતાજી નો ગરબો એમ આ નોકાવ્યા ને બ્રાહ્મણ માતાજી નો ગરબો બહુ સુંદર સમજણ ધર્મ તો હમતા જ નતા કે વાણિયા ભટ્ટ બે અને પછી આ છે એ ભીમે લાદવા ખાધા કે સારી તમારે લોકો બીજો ઇન્ટરેસ્ટ નતો આવું ભીમ ની લાડવાની વાત આવે અગર ભીમે ગદારે ને લોકો માર્યા તેવ બધું મુદા કરે એ બધો કશો સુધાર અત્યારે બઉ સરસ થઈ ગયું છે અત્યારે આ મનુષ્ય એવું શું નહોતી બાકી અત્યારે ઘણું લાભ મારે બોલા